સ્વામીનારાયણ ગુરુકુ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવ પ્રવચન બે હાજર એકતાલીસ ના આશોવર તારીખ બાર અગિયાર ઓગણીસો ગરડા અંતે પ્રકરણ નું ઓગણ ચાલીસ મોતમ જીવ છે તે ભગવાન ની આગળ શાલેખામાં કઈ નથી અતિ તુચ્છ છે અને તે ભગવાને એ બ્રહ્માંડ ને વિશે પંચ વિષય સંબંધી સુખ જીવોને આપ્યું છે તે સુખ કેવું છે તો આશરીને રહ્યું છે તથા પૃથક પૃથક છે અને જે ભગવાન છે તે સર્વે સુખ માત્રિ છે ने ये भगवान जे ते ते महा एक बारे भोजन ना महासुखमय कहवाय ભગવાને બ્રહ્માડ ને એ જીવને ભગવાન મોટું સુખે છે ભગવાન ની વળી એ ભગવાન એ ભગવાન જગત માં વિચિત્ર સૃષ્ટિ કેવી કરી છે ને તેમાં કેવું દાપણ કર્યું છે ंग ने, ने समर्थ कोई रीते ना भगवान रही है भगवान जा कदाचित बहु बंदाई रहे नही તેને આકરો માણસ હોય તેનો કોઈક પ્રતિપક્ષી હોય તેને તેનો બાપ મારી નાખ્યો હોય તો તેની તેને બહુ દાય થાય જેમ જેમ એનો પરાવ કરે તેમ रामचंद्र लगीष भोग शल्य सर्वे निकली जाए એક તેના હૃદય માં લાગી રવર્તી જાય આસુરી જીવ હોય સાંભળે ત્યારે તેને તો કાન ભોજન સરસ ના કેવાય તો પણ તે શેટમાં રહી ને રગરગમાં પ્રવર્તે નહી માણસ થાય ત્યારે તેને પેટમાં રહેવર્તે અને બઉ સુ થાય અને ભગવાન ઘણા ભગવાન તો પણ તે ભગવાન જેવો થવાને થતા નથી ભગવાન જેવા થાય બીજો કેશુમાં કરી અને બીજો કેશુ ના ધર્મ માણસ માં કરી એવી રીતે સ્થિતિ ના રહે અને જગત કેવી રીતે બીજા ને દાવ બંધાયું નથી માટે ભગવાન પણ બીજો એ જેવો થતો નથી આપણે <Krčan> <laughs> તમને કેવા જોવા ઈચ્છે પચાવી ડાયા થાય એટલે બરાબર ચાલે ને આવડતા આવડતું છું ડાયા થવા હતું ને મારી એ મૂર્ખાય ને સમજ્યા નઈ જો હરખા થાય, હોય ત્યારે પ્રમુખ સ્વામી ને કીધું પ્રમુખ સ્વામી ભગવાન છોડલ મોટા મોટ કીધું તમે તમારું ભગવાન પણ અજમાવો કે તમારું છે તમને અમને અમે કહ્યું નઈ તો હા શું ના હવે આમાં જોવા બે હવે ભગવાન નો ગુણ આવું હોય એ નાના મોટા રાજા છે એને અને આ સર્વે વાત કરી તેને સર્વે વાત સંપૂર્ણ થાય કેટલી વાત ભગવાન નું મહાત્મા પોતાના આત્મા નું જ્ઞાન લગાડી દેવો આરંભ માં આ પૂર્ણા હોતી એમ રે એને કા વાત સમજીને જેને દ્રઢ કરી તેને સર્વે વાત સંપૂર્ણ થઈ એને કાઈ કરવા બાકી રહ્યું ન રહ્યું અને આવી રીતે જે અમે વાત કરીએ તેને સાંભળીને તે વાતની જે ભગવાનના ભક્તને દ્રઢતા હોય તેનો સંગ રાખવો તો એને આ વાતની દિવસો દિવસે દ્રઢતા થતી જાય અને આ વાત અમે કરીએ છીએ કે કઈ બુદ્ધિની કલ્પના એ કરીને નથી કરતા તથા સિદ્ધાઈ જણાવા સારુ નથી કરતા આ તો અમારી અજમાવેલ વાત છે કે જેમ અમે વર્તિયે છે તેમ વાત કરીએ છીએ તેમ રે અમારે શ્રી ધનાલિક પદાર્થનો ભારે યોગ છે તથા પંજ વિષયનો ભારે યોગ છે તથા સુરાત અમદાવાદ વરોદરે વર્તાલે જઈએ છીએ ત્યારે અહકારો માં ભેગા થાય છે त्यां त्यां योग थाई ये भगवान बंदाई जवाब कदाचित आवश्य समझ એવી રીતે ને પોતાના આત્મા નું જ્ઞાન અને મહાત્મા ભગવાન ના મહાત્મા આત્મા નું જ્ઞાન બરાબર રે ને તો હોય પણ તમારું નામ બોલી જાઓનું આ જેમ મજબૂત થઈ ને બરાબર થઈ ગયું જગત માં કઈ જોતું નથી આવી જાય અને જયારે જોઈએ ભગત માં જોઈએ જોઈએ એવું થયું એવી રીતે આ આવે તો આ ખરે મને ગયો લક્ષ્મી નારાયણ પૂછાબીના લઈ જાય એટલે હું થઈ જાય આ જીવે આ શક્તિ બાંધી છે એકલા ભલે કે બાબાતા વચ્ચે એક વચનામરકિયું આજ મરાનો છેલ્લો નાડો કે ભરુદભાઈ ને સંભળાવવા વાળો એક હાબા ભગ કેને રંગોડે ઓકે ત્યારે કેતો હોવી છો મનુષ્ય પણ ત્યાં મોક્ષ નું સાધન નથી ત્યાં મોક્ષ સાધન નથી થતું મોક્ષ સાધન તો ભરતખંડ મનુષ્ય દેહ પામ થકી થાય છે તે કોઈ કોઈ દેહને થાતું એ માટે મહારાજે અષાઢી વર્ષ અઢારસો ત્રેસઠ ના કાર્તિક સુધી હરિજનો ઉપર ખંડ યુગ પરિમાન અને પ્રલય વર્ણન પૂર્વક પ્રવૃત્તિ નો આગ્રહ નહી કરતા મોક્ષ રૂપી મનુષ્ય દુર્લભ છે એટલે જગત પ્રવૃત્તિ આગ્રહ નહી રાખવાનો અને પોતાનું કલ્યાણ થાય એવી પ્રવૃત્તિ આગ્રહ રાખે લખાયું સદગ્રંથો લખ્યું છે ભરતખંડ માં મનુષ્ય નો દેહ પામવો તે અતિ દુર્લભ છે ચિંતા મણી તુર્ય છે જે દેહ ને દેવતા ઈચ્છે છે તે તે તો વધારે કલ્યાણ નું નારાજ નો મોક્ષ નું સાધન તો ભરતખંડ ને વિશે મનુષ્ય દેહ ભાઈ માં થકી થાય છે તે વિના બીજે કોઈ કોઈ દેહ ને વિશે થાય હેતુ માટે સર્વ દેશ થી મૃત્યુકૃત્ય નામ આ મૃત્યુલોક છે તેથી ઉર્ધવા છ લોક છે મૃત્યુ આવી ગયો તેમાં પ્રથમ લોક છે તેમાં મલિન દેવ રહે છે પાંચમો તપલોક છે ઋષિ રહે છે તેથી ઉર્ધ્વ છઠો સત્યલો તેમાં બ્રહ્મા રહે છે हातल तीजो रसातल रहे थीठ सातमो रहे ये लोक ते तेमा ते ते ते ते ते एक लक्ष्य नोजन नीजो लक्षनामी द्वीप બે લાખ જોજન નો છે તેને ફરતો સમુદ્ર શેરડીનો શેરડી નો રસ તે જેવું છે તેથી ત્રીજો શાલ મળી રીત છે છે તેનું જળ સુરા જે દારૂ તેના જેવું છે તેથી ચોથો કુષ છે ફરતો છે અને તે આઠ લાખ જોજન નો છે અને તેથી પાંચમો તે સોળ લાખ જોજન છે ને તેવડો ફરતો સોળ લાખ જોજ સમુદ્ર છે તેનું જળ જે ક્ષીર જે દૂધ તે જેવું છે તેનું જળ દ તેના ગોળવા જેવું છે અને તેથી સાતમો પુષ્કર દ્વીપ છે તે ચોસઠ લાખ જોજન નો છે પૃથ્વી માં તો અટા ને બધા જોતા હોય એટલે આ બધું માનવું આ પૃથ્વી ક્યાં પૃથ્વી લોક આ મૃત્યુલોક નું વર્ણન આપણે જો પરદેશ એટલું પાછું હાલે તો અમારે રાહુ ફોટ આવી જાય બહાર કોઈ નીકળતો નથી ઘરમાં ઘરમાં આટા મારે સાક દ્વીપ છે દ્વીપ છે તેને મધ્ય સુવર્ણ નો મેરુ પર્વત છે સુવર્ણ નો તે મેરુ થી પશ્ચિમ દિશા એક કેતુમાર નામે ખંડ છે અને તેનું સુભગ એવું બીજું પણ નામ છે અને તેમાં પ્રદ્યુમન ઉપાસના છે અને ત્યાં લક્ષ્મીજી મુખ્ય ભક્ત છે उपासना बीजो खंड खंड उपास कुरु खंडहनी उपासना ભક્ત છે અને વળી તે મેરુ થી દક્ષિણ દિશામાં ત્રણ ખંડ છે ને તેમાં પ્રથમ હરિવર્ષ ખંડ છે તેને વિશે નૃસિંહજી ની ઉપાસના છે પૂર્વ માં મેરુતિ તેમાં રામ લક્ષ્મણજી ની ઉપાસના છે ત્યાં હનુમાનજી મુખ્ય ભક્ત છે અને તેથી દક્ષિણ દિશામાં ભરતખંડ છે અને તેમાં નરનારાયણ દેવ ઉપાસના છે મેરુ થી દક્ષિણે દક્ષિણ મેરુ થી દક્ષિણે પેલો ખંડ એવો હરિવાર છે પછી કિમપુર પછી ભરત યણ દેવ ની ઉપાસના છે તેમ શ્રેષ્ઠ છે તે શાહ હેતુ માટે તો બીજા આઠ ખંડ છે તેમાં ભોગ વિલાસ સુખ તો ઘણા અધિક છે પણ મોક્ષ નું સાધન ત્યાં થતું નથી હેતુ માટે બીજા આઠ ખંડ છે તેમાં ભોગ સુખ તો ઘણા અધિક છે પણ મોક્ષ સાધન ત્યાં થતું નથી અને મોક્ષ સાધન તે તો એક ભરતખંડ થાય છે એ તો માટે આ ભારતખંડને તુલ્ય દૌદ લોકને વિશે બીનું કોઈ ઠેકાણું નથી કે હું હશે કોગવેલા હે કોગવેલા કોગવિલાસ સિવાય કાઈ નથી આ એક ભારતખંડમાં આછો અખો દેબ નહી તો મને વળી ભારતખંડ છે કેમા પણ 13 દેશ છે સાતમો લાહોર આઠમો મુતાન નવમો ઈરાન દસમો અસ્તમ્બોલ અને અગિયાર મો અરબસ્તાન બારમો હાલ સ્વાલ બારમો સ્વાલ મોક્ષ ના ધર્મ ને સમજવું તે ઘણું છે ઘણું કઠન પૈસા મળે મોક્ષ ના દાતા ભગવાન નો સાધુ પેરમો મળે હવે બીજા સારા બાર દેશ છે છે તેના પાંચમો પંજાબ છઠો ગુજરાત સાતમો દક્ષિણ આઠમો મલબાર નવમો તિલંગ સૈલન સૈલન દશમો દравиર 11મો 12 મલાર 12 મલાર 12મો સોરઠ સોરઠ આયા આપડે અને આરે તો કાટ આખો નહી હો ગ્યાતું આ આ કતો કેંતમાં આઈ દત છે એ ઓલી બોમાં કેરો ફાટનીશ કાં કરાય मनुष्य वैराग्य ज्ञान समझ સમજે તો સમજાય તેના વિશે ભગવાન ના અવતાર ઘણા થાય છે એટલા માટે એ દેશ શ્રેષ્ઠ છે અને ભરતખંડ સર્વ મનુષ્ય છે એ ઉપાય કરે તો મોક્ષ થાય એમ છે કરે ન કરે તો વિવેક છે તેને પ્રસંગ નો ત્યાગ કરી હિંસા એટલે જીવડા મારવા નહી હોય ને પોતાથી પૂછવાય એવી ક્રિયા પોતે નો કરાય હિંસા દોષ રહીત કહેવાય ક્રિયા ન થાય કે જેના થી આ ભગવાન ના ભક્ત પૂરા જ થાય એવી ક્રિયા આપણી ન હોવી આપડે તો કર્યું કરજો સાધુ ની સેવા કરજો પણ આમાં ના પાડી તેને તેનો આશ્રય કરવો તેવી રીતે ભૂતકાળે કીધું ને વર્તમાન કરે છે ને ભવિષ્ય કરશે તેને અમૂલ્ય મનુષ્ય દેહ નો લાભ થયો એમ જાણો का, मतवादी गुरु फेरव संसार लोभ મોટામાં ખવાઈ જાય બીજા નું કલ્યાણ કરે કે દી કાળ ના કોળિયા કાળ ના કોળિયા ને આ જગત મોટા માન્યા બાદ આટલા ભૂલા પીડ્યા બધા તેના વચન માનીને ને આવો મનુષ્ય મનુષ્ય છે યશ કીર્તિ ઘણી હોય તે તો સર્વ સ્વપ્ન તુલ્ય છે એ મોટા ગમે એવી હોય પણ સ્વપ્ન તેને સાચું માની ને તેમાં મોહપાય માં છે साधु सदग्रंथमेख आत्मघाती कहे मूर्खे मनुष्य मोक्ष, दे मरे। मरे। ना देव अत्यो विलंब्रंथ लख्य अपना वर्ष छसो छाठो आग... बने छेट बो છસો ને છાસઠ ને આઠ માસ આઠ માસ જાય છે આપણા છસો સતા અને આઠ મહિના જાય બ્રહ્મા નો એક લવ થાય છે એવા સાઠ લવ નું એક નિમિત સાઠ નવ ચાલીસ હજાર ફળ તે આપણા વર્ષ ચોવીસ લાખ જાય જયારે બ્રહ્મા નું એક ફળ થાય એવા સાઠ ફળ એક ઘડી ઘડી તે આપણા વર્ષ ચૌદ કરોડ ચાલીસ લાખ જાય ત્યારે બ્રહ્મા ની એક ઘડી થાય ત્યારે બ્રહ્મા નો એક દિવસ થાય દિવસ થાય છે ચાર અબાજ અને બત્રીસ કરોડ કરોડ થાય ત્યારે એક દિવસ થાય પછી એવડી રાત્રિ અહોરાત્રે થાય ચોકડી અવાતર માં આ ચોકડી નું ની સમજી ગયો પણ દિવસ નું નક્કી થવું જોઈએ ચાર અબાજ ને કરોડ થાય ત્યારે બ્રહ્મા એક દિવસ થાય એવા એવું પછી બરબા સીધું લઈ લીધું છે ચાર જુગની એક ચોકડી સત્તર લાખ ને અઠ્યાવીસ વર્ષ સતયુ સત્યુ બત્રીસ હાજર કર્યુંસ લાખ ને વીસ હાજર વર્ષ થાય છોકરી થાય છોકરી થાય એવી બ્રહ્મા ના એક દિવસ માં એક થાય છે એક મનુ અને એક ઇન્દ્ર આપણા વર્ષ ત્રીસ કોટી પંચ્યાસી લાખ એકોતેર હાજર તે ઉપરાંત છ માસ છ દિવસ પચીસ ઘડી બેતાલીસ પર એકાવન નિમિષ પચીસ લવ પચીસ લવ અને બેતાલીસ ઇન્દ્ર થાય જાય છે બ્રહ્મા ના લવ નિમિષાદી સર્વ દિવસ માં ઉપજી ને નાશ થાય છે તેનું નામ પ્રથમ નિત્ય પ્રલય કેવાય છે એક રાત્રિ થાય છે ત્યારે બ્રહ્મા સુવે છે સુવેતાળ એ ત્રિલોક નો નાશ થાય નાશ થઈ જાય આખો रात्र वर्ष आठ अब चौसठ करोड़ थे ब्रह्मा नो अहोरात्रि थे दिवस दिवस प्रति नाश थे हवा हाँ दिवस ત્યારે એ ચૌદ લોક સહિત બ્રહ્માંડ નો નાશ થાય છે ચૌદ લોક સહિત નાશ પામે જયારે એ પ્રકૃતિ થી ઉપજુ તે પ્રકૃતિ માં લઈ પામે એ ત્રીજો પ્રાકૃત પ્રલય કહેવાય એનું નામ જાકૃત પ્રલય નિત્ય પ્રલય નિમિત્ત પ્રલય પ્રાકૃત પ્રોથો આત્યંતિક પ્રલય થાય છે ત્યારે તો અનંત કોટી બ્રહ્માંડ નાશ થાય છે એક બ્રહ્માંડ વાત કરી અનંત કોટી બ્રહ્માંડ નાશ થાય ત્યારે બે દિવસ તો પ્રધાન પુરુષ નું કારણ પ્રકૃતિ પુરુષ अनुक्रमे अनुमे चार प्रकार प्रलय तीजो प्राकृत प्रलय ब्रह्म न आयुष अवधि प्राकृत प्रलय थी जाए मनुष्य देह पी तीन करोड़ ब्रह्मा मरी जाए आज मनुष्य देह अपन मरियो आज काफल रेसू तो वो क्या आगवान बजवा સાડી ત્રણ કરોડ બ્રહ્મા મરે ત્યાર પછી મનસ નો એવા સાડી ત્રણ કોટી છે સાડી ત્રણ કરોડ બ્રહ્મા મરે થોડી વાર જ मतवादी गुरु ने हे भेड़ा लीधा छो मतवादी गुरु पोता वो એમાં દેવ પ્રાણી માત્રને ને રોકી રાખે મતવાદી છે તેના દુઃખ ભોગવી ને તેમાં ફરીને પાછો સાડી ત્રણ કોટી મોક્ષ ના દાદા જે સદગુરુ ને સંત તેનો આશ્રય કરીને તેની આજ્ઞામાં પોતાનો દેહ ने इंद्रियों इंद्रिओ अंतरण वर्ता आत्मा न भगवान साधन हारो तो फरीब तो मोरे करो ये मन दन द આખો ભોગવીને તે મોક્ષ થવાનો થશે મોક્ષ થવાનો જોગ થશે જોગ એટલે આ બધું પાછું ચક્રવા માં ચડવાનો મજા એ સિદ્ધાંત વાર્તા છે કોણ કઈ મારા સિદ્ધાંત વાર્તા પોતે બોલે છે સમજુ હોય અને મૂર્ખ ને માથે તો શું બરાબર આપડે મૂર્ખા થયે તો સમજો છે સમજાવી એકલા એકલા પોતાના નિર્ણય બાંધી બેસે એ ક્યા મેળ ખાય ભગવાન ના માર્ગ માં ભાઈ એટલું સરસ લઈ ચે તમે શાસ્ત્રો વાંચે ના મેળ કરવા જાવ કોણ ખોળ ખબરી નથી કોઈ કરું છું